નમો સિદ્ધાણ નમો સિદ્ધાણ નમો આય રીયાણ નમો આય રીયાણ નમો ઉઝાયાણ નમો વસાયાણ નમો લોય સ્વ સાહુણ નમો લોય સ્વ સાહુણ એશો પચન મૂક્કારો એસો પચન મૂકારો સ્વપાવનાસન સ્વપાવનાસન મંગલાંચેસી મંગલાં ચેસી પડમ હવૈ મંગલમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય નમ શિવાય જય સચિદાનંદ જય સચ્ચિદાનંદજ સ્વભાવે સદગુરુ લી સ્વભાવ સદગુરુ ગુરુ લઘુ સર્વગ્ન હૈ ગુ લઘુ સર સૂક્ષ્મત સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમાં સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશય વંદ હૈ સત્યમ નિશય ત્રિષકોટી દેવગે ત્રિસકો દૈવ વિશ્વિતા સ્વાગત સ્તા સ્વા ગતમ જગ કલ્યાણક યન મે જગ કલ્યાણ મંગલ માય દોષ સ્વરૂપી મૂર્તમો સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલકો માપી તી ભૂલ કોવહ રે સદબોધિહો વ્યવહાર રે સદબોધિ હોય મેૃત ચય મેલીવરૂ नंबर नाम संचयन मुक्ति सुख संचयन पद नंबर पंचाणु पा नंबर एक सौ नाम रूपी पर पोटो दादाजी ने वशवर् નામ રૂપી પર ફોટો દાદા જી ને વશવર તો નામ રૂપી પર पोटो दादाजी ने वसवर तो नाम रूपी पर पोटो दादाजी ने वसवर तो प्रिय के अप्रिय नी मंडरा नी टाड़ो प्रिय के प्रिय नी मंडरा नी प्रिय के प्रिय नी आलो शर्तो प्रिय के मनडा शर तो आपना बोलाया विना एक गाय बोलाया विना एक संयोग आयो नथी बोलायाणिया तो समझी ने हिस्बो पतावो हसी ले तो समझी ने हिताओ પ્રકૃતિ યા ચિતવૃત્તિ છનછેડો નહિ કોઈ પ્રકૃતિ યાચિતવૃત્તિ કોઈ નું યે દુભવ્યું અહમ ત્યા જીથઈ પાપોત્પતિ દુભવિવાહ ત્યાં જ ધી પાપોત્પતિ નામ રૂપી પરપોટો દાદાજી ને વસવરતો નામ રૂપી પર પોટો દાદાજી ને વસવરતો હોય કેન્તુ મન ભેદે ક્લેશોત્પત્તિ મતભેદ હોય મતુદે ક્લેશોત્પતિ મતભેદ હોય કેશોત્પતિ મન ભેદ ટાળે એજ જ્ઞાન મન ભેદ ટાળે ડે તો જ કોઈ ને વડજો સાંધ તાજો તો જ કોઈ ને વડજો સાંધ તાજો વડે તો જ કોઈ વળજો અન્ય બળવાની ઝંઝટો બળવાની ઝંઝટો નામ રૂપી પર પોટો દાદાજી ને વસવર તો નામ રૂપી પર भारत अभिप्रायज सारो खोटो अंतराय रूपी पढ़ दो अभी प्रायज सारो खोटो अंतराय रूपी पड़ दो अभी सारो खोटो अंतराय रूपी पढ़ दो अभी सारो खोटो अंतराय रूपी पढ़ दो फर्ज या तो सही અભિનય સમજી વર તો રજિયાત સહી અભિપ્રાયપ્રદાયંગ દિલી અધર્મ છે વાડા બંધી સંપ્રદાયંગ દિલી અધર્મ છેડ વેદે પક્ષા પક્ષી માનતાની કર્મ બંધી જ પક્ષા પક્ષી માનતાની કર્મ બંધી नाम रूपी पर पोटो दादाजी ने वश्वर तो नाम रूपी पर फोटो दादाजी ने वश्वर तो अन्नात्मा का कारी बुद्धिवादी तर्क मस्ती अनात्मा मा एक का कारी बुद्धिवादी तर्क मस्ती अन्नात्मा मा एक का बुद्धि बुद्धिवादी तर्क मस्ती मनात्मा एकाकारी बुद्धिवादी तर्क मस्ती मही छे जे निरा सत केवल ज्ञान शक्ति निरा कारी सतभव ज्ञान मनवाणी काया सुधारे निज संस्कृति मनवा काया सुधारे निज સંસ્કૃતિ સામુદાયિક હિતકારી દાદાજી જ્ઞાનો દૃષ્ટિ સામૂહિક હિતકારી દાદાજી નો દ્રષ્ટિ નામ રૂપી દાદાજી ને વશવરતો નામ રૂપી દાદાજી ને વશવરતો ચંચ અસ્થમા આત્મા નો અંશ નથી ચંચળ અવસ્થામાં આત્મા નો અંશ નથી ચંચળ અવસ્થામાં આત્મા નો અંશ નથી ચંચળ અવસ્થામાં આત્મા નથી ચંચતા જોઈ જાણે चंचल नि ज चंचता जोई जाने अंच अनामीय रूपी जो तो परपोटा ना उदय कर्मो अनामीय रूपी जोतो तो परपोटा उदय कर्मो अग्न वस्थे बंदाये लो प्रज्स्थित उकल तो अग्नि लो प्रज्ञा सही कल तो अग्नावस्ते बंदाएलो प्रज्ञा सीते ऊकल तो अग्निवस्ते बंदाएलो प्रज्ञा सही कल तो नाम रूपी पर फोटो दादाजी ने वश्वर नाम रूपी पर फोटो दादाजी ने वशवर संग नो बीड़ो आवे તો જ કુસંગ સતસંગ ભીડો આવે તો આવે તો જ કુસંગ સતસંગ ભીડો આવે તો જ કુસંગ દોડો દોડો દાદા કન્ને જેને મોક્ષ જ દોડો दौड़ो दादा कन्हे जेने मोक्षज खो सतंगीड़ो तो सत्संगीड़ो कूसंगठ तो घोड़ो दौड़ो दादा कन् जेने मोक्षज खप तोड़ो तो. दौड़ो दादा कन्हे जेने मोक्षज खाप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 जयकार दादा दा भगवान ना जै जैकार हो। नाम असीम जय जयकार पर फोटो दादाजी ने वसवर तो नाम रूपी पर फोटो दादाजी ने वसवर तो प्रिय के अप्रिय नी मानी टो शर प्रिय के अप्रिय મન સર દાદા ભગવાન અસીમ જય જ હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમજય જયકાર હો આવે ભીડો આવેદા કને જેને મોક્ષ જ કપતો દોડો દોડો દાદા કને જેને મોક્ષ કુદરત જપ संग नामो कब्र स्मशानुदत भरज शुद्ध चो पड़ो हे बाबा आज्ञा थी भरजे शुद्ध आत्मा नो चो पड़ो हे बा प्रज्ञा थी भरजे जीवता अमर चो फोटो दादाजी ने वसवर तो प्रिय के प्रिय नी मनड़ा नी टाड़ो शर तो प्रिय के मनडानी अन्न ફોટો દાદાજી ને વશ્વર તો નામ રૂપી પર ફોટો દાદાજી ને વશ્વર તો જય સચિદાનંદ पद नंबर 67, सेवन नंबर 98, नाइंटी एट ते कर प्रेम से खिली जाइ पद नंबर 67, सेवन सड़सठ पा नंबर अट्ठाणु जय सच्चिदानंद જય તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જૈશુંથીમત્કાર જગત ભૂલી જૈશો શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું અમે કર્યો પ્રેમ તિથિ અમે ખી જૈસુ શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જૈસુ દેહ ભાવ નહિ લગી રેજ પ્રીતના શખ્ત દેહ ભાવ નહિ લગી રેજ પ્રીત નિષ્કામ પ્રેમ સ્વરૂપ પરમ સત્ય યથારથ નિષ્કામ પ્રેમ સ્વરૂપ પરમ સત્ય યથારથ મનઠ્યો મન મા ઠર્યો મન મા બુદ્ધિ ઠરી બુદ્ધિમા અહમ ઠર્યો સ્વપ્દમાં ચિત शुद्धि महम ठरियो स्वपद मज चितरियु शुद्धि प्रेम तिथि खिली जैसो तिथि अमे खिली जईसु शुद्ध प्रेम चमत्कार जगत भूली जैसो शुद्ध प्रेम चमत्कार जगत भूली जय घर भूले गुलेलाेम लग मोक्ष मक्रमिक स्वयं प्रेम लगनी मोक्ष मक्रमिक स्वयं वर स्वाभाविक सुख नो આનંદ ચિરંતન સ્વભાવ નિરંતર સત્યમુખી મોક્ષ ગામી આ લગન નિરંતર સત્યમુખી મોક્ષ ગામી આ લગન તમે કર્યો પ્રેમ अमे खिली जैसू प्रेम तिथि जैसू शुद्ध प्रेम चमत्कार जगत भूली चमत्कार जगत भूली जईसु बहिर्वृत्ति पोड़ी जाय त्याज जा आत्म संजीवन बहिवृत्ति पोड़ी जाए त्याज आत्मस પાચ કાને દાટા દીડા ગરુલામે નવ જીવન પાંચ કાને દાટા દીડા ગરુલામે નવ જીવન જગત વિષય દોડ ધામ દુખ નું જગત વિષય દોડ ધામ रूपांतर इगट यूक्ष्मीज स्थूल फल प्रगट अग्नि प्रेम तिथि अमे खिली जईसु तमें करो प्रेम तिथि अमे खिली जईसु शुद्ध प्रेम चमत्कार जगत भूली जाए શુદ પ્રેમ ચમત્કારી જગત ભૂલી જયુ ધૂળ સૂક્ષ્મ કારણ ને પ્રકૃતિથી જુદો હું ધૂળ સૂક્ષ્મ કારણ ને પ્રકૃતિથી જુદો હું ધૂળ સૂક્ષ્મ કારણ પ્રકૃતિથી જુદો હું ધૂળ સૂક્ષ્મ કારણ પ્રકૃતિથી જુદો હું જ્ઞાન જ્ઞાન ઉપાદાન મોક્ષ લિફ્ટ સ્થિત હું જ્ઞાન જ્ઞાન ઉપાદાન મોક્ષ લિફ્ટ સ્થિત હું કોઈ પણ સ્પૃહા વિના પ્રેમી ખુદ લુટાતા કોઈ પણ સ્પ્રુહા વિના પ્રેમી ખુદ લુટાતા કોઈ પણ સ્પૃહા વિના પ્રેમી ખુદ લુટાતા કોઈ પણ સ્પૃહા વિના પ્રેમી प्रेम स्वरूप सोदागर उपकाराय विचरता प्रेम स्वरूप सोदागर उपकाराय विचरता तम्मे करो प्रेम ते अमे खिली जईसु अमे करो प्रेम तिथि अमे खिली जईसु शुद्ध प्रेम चमत्कार जगत भूली जाइसु शुद्ध प्रेम चमत्कार जगत भूल जाइसु जगत, जगत, जगत कल्याण काज खर्चायो आ त्री जगत कल्याण काज खर्चाओ आत जगत कल्याण काज खर्चा यो आओ जगत कल्याण का खर्चाय त्रि योग चार गति वंद विराट महायोग चार गति वे हे विराट महायोग शुद्ध भाव पहुंची जाए गमे तार तार जोड़ शुद्ध भाव पहुँची जाए गमे तेरे तार जोड़ शुद्ध भाव पहुंची जाए गमे त्यारे तार जोड वि तार तारा पदों प्रेम पत्रों दादाज कवि तारा पदों प्रेम, प्रेम पत्रों दादाज शुद्ध भाव पहुंची जाए ગમે ત્યારે તાર જોડ શુદ્ધ ભાવ પહોંચી જાય ગમે ત્યારે તાર જોડ કવિ તારા પદોએ જ પ્રેમ પત્રો દાદા જો कवि तारा पदो एज प्रेम पत्रो दादा जोग, दादा भगवान ना वसीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना वसीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना वसीम जय जयकार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 જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભ ભગવાન જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દા ભગવાન અસીમ જય જયકાર હો દા ભગ ના વસીમ જય જયકાર હો દાદા ભગવાનના વસીમ જય જયકાર હો તમે કર્યો પ્રેમ તિથિ અમે ખીલી જઈશું તમે કર્યો પ્રેમ તિથિ અમે ખીલી જઈશું શુદ્ધ પ્રેમ ચમત્કારે જગત ભૂલી જઈશો શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું શુદ્ધ ભાવ પહોંચી જાય ગમે ત્યારે તાર જોડ શુદ્ધ ભાવી જાય ત્યારે તારા પદોએ જ પ્રેમ પત્રો દાદા જો કવિ તારા પદોએ જ પ્રેમ પત્રો દાદા જો કવિ તારા પદોએ જ પ્રેમ પત્રો દાદા જો કવિ તારા પદોએ જ જય સચિદાનંદ જય સચિદાનંદિદાનંદજી ડોક્ટર સાહેબ કેમ છે બરોબર છે વ્યવસ્થિત કેવું ખ્યાલ આવે છે નઈ હા અનુભવ છે બધો અનુભવ છે વ્યવસ્થિતનો અનુભવ મહાત્માઓ માટે આ કારના માટે આ આખા આયુષ્યમાં એ ચરમસીમા છે સમજવાની કે વ્યવસ્થિત શક્તિ સમજાઈ જાય જેમ છે તેમ બસ આટલું જ આપણે બધા માટે સરખું છે એમાં કોઈનું બધું ઓછું છે જ નહીં આજ્ઞા બધાને એક જ સરખી આપીશ તો તું આવી શું વાત કરે છે એને તો શ્રીમંદ સ્વામીના સ્વપ્ન આયા કરે છે હે આપણે ગયા તા નહીં તમે આવ્યા ને તે વખતે ના એમને ત્યાં સિલીગડી તારે હા હા એવું આજે હૈદરાબાદનો સત્સંગ છે આપણે હૈદરાબાદથી મુંબઈ આવી અહીંયા વડોદરા સત્સંગ કરે લો એટલે હવે આપણા મહાત્માઓ સમજી ગયા છે અમદાવાદ દ્વારા હૈદરાબાદ જઈને કરી શકે એવા છે કે ચાલો અમે તમે અમારે અમારા તરફથી રાખો સત્સંગ પણ એવું બોલતા નથી નહીં પ્રકાશ બધી તો ભરતભાઈ માનસી કઈ ગઈ હા અને આપડા સાહેબ ક્યાં ગયા ભાઈ બરોબર બતા એટલે ઇન્ટરનેટની તમને વાત કરી ને એ આ મટિરિયલ મેટ્રિક્સ છે મેટ્રિક્સ આખું જાડું માણસોએ તૈયાર કરેલું અને જાડામાં રહી કર્યું ઝાડામાં રહીને બધો શિકાર પકડે ને બધું ધંધો કર્યા કરે લોકો ઇન્ટરનેટ કહે છે એટલે એનો વ્યાપનો તો ક્યાં એનો હિસાબ છે માણસના મગજનો હિસાબ જળે તો એનો જળે બાકી જળે એવો નથી જળે છે હે ના જડે શું આજે તો ડૉક્ટરો બધા આમાં સ્પિરિચ્યુઅલી વિચાર કરતા થઈ ગયા છે કેટલો બધો સંખ્યામાં થયા છે બધા શું બધા સમજે છે આત્મા કંઈ એ ભારતમાં આત્મા શબ્દ છે નથી પણ એ ભારતનો સ્પેશિયલ શબ્દ છે સંજ્ઞાસૂચક શબ્દ ભારતનો એ બધે ના હોય એ પ્રમાણે એટલે બધે એમની ભાષામાં હોય છે દરેક જગાએ પોતાની ભાષામાં પરંતુ સોલ તરીકે ઇંગ્લિશમાં જે પ્રચલિત થયું છે य तोपोता भाषा बदे धर्म में दरेक धर्म में एक एक धर्म में दूसरी बेहन खरु के नही बिलीफ एकज गॉड में मानता हो बिलीफ मनता बिलिप जारी हो प्रमाण बिलीफ तो बड़ी जुदी जुदी होके कारण के मथा जुदा है જો માથા જેટલા એક થયેલા હોય ને એમને એક જ બધું લાગે પણ એમાં થતા નથી માથા માથું નથી થતું કોઈ દળો પણ દિલથી એકતા કરી શકાય છે માથાથી આપને શું લાગે છે આપડે શું અનુભવ છે આપડે જોજો કોને આવો અનુભવ નથી થતો મને કો જો બધા છે ને આ વસ્તુ છે એટલે આપણે આ આજ્ઞાધર્મ આપણને આ કાળમાં આ પૂતગલની સમજ એટલી સુંદર આપે છે કુદરત અને કુદરતના કાયદાઓ એવા ધીમે ધીમે ધીમે આપણી સમજમાં આવે છે કે જેથી આપણે કુદરતને અનુરૂપ થઈને નથી જીવી શકતા એમાં પણ બધો પ્રકાર બને છે ધીમે ધીમે એ બધી સાહજિકતા આપણી કુદરત પ્રમાણે જીવ્યું એ સાહજિકતા અને આપણે આપણા પ્રમાણે શરીરને કંઈક મને આમ ને તેમ એવું કર્યા કરે ને એ તો અંદર ભરી કઈ જશે ખાલી થવું પડશે ને એને તો એવું છે બધું પ્રકાશ એવું જ છે ને હા તો સમજીએ બધા બે વાતો તો કર બોલવાનું આપો અનુભવ તો કહે છે ને ના મોટે તું તારો અનુભવ કે ચાલ આપો છે આપો છે આ જ્ઞાન નો અપૂર્વ ભેદ જ્ઞાન અનુભવ કામ કરતા બધી રીતે ઘરમાં બધા વ્યવહારો થાય છે કે નથી થતો બિલકુલ થાય છે સ્વાદ આવે છે કે નહીં બિલકુલ બોલ ને તારે જેવું આવે પછી આપણે મનમાં વિચાર કરીએ કે ભાઈ આપણે સીધો રસ્તો દેખાય જાય આપણે એટલે એના ચિંતવન કહેવાય છે ચિંતવન શું કહ્યું ચિંતવન કહેવાય છે અને ક્રમિક માર્ગમાં એને મનન કહેવાય છે મનન પણ એ ક્રમિક માર્ગ છે આખો અને ચિંતવન હજુ કહી શકાય પણ એ ભૂમિકા છે એક જાતની નીચેની આપણે છૂટું રહેવા માટેની હમ એટલે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું એટલે શરીર છે છતાં શરીર છે શરીરને લીધે આટલા બધા બધા વ્યવહારોમાં જ છીએ બધા આપણે એમાં આપણું ચિંતવા નહીં થાય કે આ શુદ્ધાત્મા આ બધામાંથી ન્યારો કેવી રીતે અદભુત બધી જ રીતે હું પોતે જ પોતામાં છું અને કોઈ મારામાં પ્રવેશ પામી શકતું નથી એ ધીમે ધીમે સ્વાદ આવે આપણને શું કહ્યું બધું છે જ્ઞે દ્રશ્યો બધા જ છે પરંતુ મારા જ્ઞાતાભાવમાં દ્રષ્ટાભાવમાં કંઈ એમ બેસી શકે એવા નથી આ આવ્યું ખરું ગૂંચવાળા વાળું બધું ખરું કંઈ વાંધો નહીં જ્યારે શાંતિ બેસી જવું થોડો વખત આવું કરી લેવાનું આપણે આપણે જ આ બધી દવાઓ કરવાની ઉપચાર કરવા બધું કરવું પડે આપણે સમજાયું ને ઉપયોગની ગોઠવણી કહેવાય છે આપણા માટે તો ઉપયોગ છે શબ્દ યથાર્થ શબ્દ ઉપયોગ છે પણ એકદમ સીધો ઉપયોગ નથી બેસી શકતો એ મુશ્કેલી છે એટલે અમારે ડૉક્ટર સાહેબે ઘણ્યું કહે છે આપણી અંદર બધી સ્વીચો એટલી બધી દાદાએ આપી છે કે આપણે સ્વીચ જ્યાં જ્યાં જ્યાં જરૂર પડે દબાઈ જવી જોઈએ કે છે એવું ને હા એટલે લિફ્ટમાં એવું છે પાછું આજ્ઞા ધર્મમાં જીવનમાં એટલે અનુભવ તો દર બધા મહાત્માઓને થાય છે એટલે તો શાંતિ છે ઠંડક છે નહીં તો ઠંડક ના હોય કોઈ પણ ક્રમમાં જ્ઞા એની સત્સંગ સભા ભરાતી હોય તે જુદી પ્રકારની હોય એ પુણ્યના પ્રકારની હોય એટલે કે પાપ ઓછું થાય એટલા ભાગમાં અને ત્યાંનો પુણ્ય સંચય થાય એ એના અર્થે હોય છે જ્યારે અહીંયા આગળ આજે પ્રકૃતિના દ્વંદ્વ ભાવોથી મુક્ત કેમ કરીને આપણે રહી શકીએ અને પ્રકૃતિ એ પ્રકૃતિ છે કેવી રીતે નિહારી શકીએ એ રીતનું અહીંયાનો સત્સંગ એટલે એને હંસભા કહી હમ એટલે આપણે બધા માટે એક જ છે આ તો આજે શું લાવ્યું છે કોણ તમે આપી આપણા ધીરુભાઈ ગાઠાણી સાહેબ અરવિંદ કહી ગયો શું છે અરવિંદ તું બોલતો એને આ બોલવાનો આપો મોક્ષ ના દરવાજા બેઠા બધું એનું એ જ છે અસલ મોક્ષ પછી છેલ્લો આવે છે પણ આ મોક્ષ અત્યારે થયો પ્રાપ્ત થયો એને ભાવ મોક્ષ કે છે શું કહ્યું ભાવ મોક્ષ એટલે શું સ્વભાવ પ્રાપ્ત થયા પછીનો આપણો મુક્ત સ્વભાવ મુક્ત ભાવ મુક્ત સ્વભાવ એને કહે છે મોક્ષ સમજાયું ને મોક્ષ એટલે મુક્ત ભાવ ભાવ કહીએ એટલે સ્વભાવને સમજવાનું મુક્ત કહેવાય શબ્દ સમજ પર કોઈ દિવસ મુક્ત હોય શકે નહીં એટલા માટે મોક્ષ એટલે ભાવ મોક્ષ અને પેલો આત્યંતિક મોક્ષ છે સ્વરૂપે અનંત સુખમાં અને બધી જ રીતે ત્યાં પરિણમી જાય પછી એને ફરતી આ પરિણમવાનું વસ્તુ બધું હોતું નથી એને સતત ત્યાં પરિણામ પરિણામ પરિણત બધું હોય નહીં ત્યાં આગળ કારણ કે પૂતગલ નથી ને નહીં સમજાયું એક જ છે એટલે ના ના અપરિણામ જ ક્યારે ના કહેવાય ના ના ત્યાં નથી સિદ્ધ લોકમાં નથી આપણે લોક સ્વરૂપ પાંચ તત્વો છે ને આપણા છ શુદ્ધાત્મા જોડે ચેતન જોડે એટલા માટે છે ખ્યાલ આવે એની જ રમત છે બધી રમત જ પાંચ તત્વોમાં જ છે એટલે કુંકુંદાચાર્યુ બહુ સુંદર એમના ખુલાસા કર્યા છે પંચાસ્તિકાય કે છે પંચ અસ્તિકાય પંચઅસ્તિકાય પરંતુ કાળને અસ્થિકાયમાં ગણ્યો નથી કાળને કાળ તત્વ જુદું કયું છે એટલે ચાર અસ્થિકાય છે અને ચેતન પણ અસ્તિકાય છે અસ્તિકાય એટલે એનું પ્રમાણ હોય છે અસ્તિકાયનું અર્થ પ્રમાણ અને એ વ્યાપી શકે એવું એટલું એક પ્રમાણે પણ એ વ્યાકી શકે પોતે વ્યાપવું પડે નથી હોતું પાછું એવું વ્યાપવું પડે હોતું નથી દાખલા તરીકે ગતિ સહાયક તત્વ છે સ્વરૂપ છે આખું એક છે એક જ આખું સ્વરૂપ બધે ફેલેલું છે અને એ થ્રી કે ફોર કે જેટલા ડી કહેવો હોય તો કહો બધું જ રીતે છે નહી તો આ લોક હોય જ નહીં આપણું આપણે એમ સમજવા જઈએ છીએ એવું ગતિ સહાયક છે બે જોડે જોડે પડી રહેલા છે ચેતન અરૂપી આકાશ અરૂપીમાં પોતે આકાશ ની અવગાહન શક્તિ તો અનંત છે કાયમ ની છે પરપેચ્યુઅલ છે એમાં એ આ અરૂપી તત્વ અવગાહન પામી થઈ જાય છે એ સ્વયં નથી પામતું પણ આગળનો પ્રયોગ છે એનો એ પ્રયોગના કારણે પછી અવગાહિત થઈ જાય છે શું કહ્યું અવગાહિત થાય છે એ પ્રયોગ છે અને જાય છે ઘડીએ કેટલા સમય તરત એ પોતે પ્રયોગ થઈ જાય એમ એમ તો ના જાય ચેતનમાં એવી શક્તિ નથી ગતિ ગતિ છે જ નહીં એના શક્તિ શું ક્રિયાશક્તિ છે પણ એ તો બધી સ્વભાવમાં છે આખી ખાલી સભાઓમાં કેવળ સભાઓમાં અને કેવળ સ્વરૂપે સમજાયું ને એટલે એ શક્તિ તો અકર્તૃત્વ શક્તિ અને કરતૃત્વ ખરી પાછી એ વ્યવહારથી કારણ કે એ ના હોય તો આ વ્યવહાર આ પોતે કરવા પણ પોતે હોય નહીં જ ને પણ એમાં એ અકર્તૃત્વ પણ છે એટલા માટે વ્યવહાર કરતૃત્વ પણે છે શું કહ્યું ડૉક્ટર સાહેબ માટે કર નહી વ્યવહાર લો એક પૂછવું છે અમે છે જોઈએ હવે આપણે લઈએ સત્સંગ આયા છે તમે આપણે બત્રીસ અનુભવ શેડેમાંથી ત્રણ લીધા છે આપણે કિરીટ મહેતા બહુ ઓછા આવે છે એટલે એમનું લઈએ પેલું હમ બહુ સારું છે એમનું બહુ પાક્કા સાયન્ટિસ્ટ સાયન્સ સમજવા માટે હમ તમારે તો ઘરે બેઠા ભેગા થાય તો વાર્તા બહુ સારું થાય ભેગા થાય એટલે નહીં અને જે બે ચાર પાંચ ઘર હોય ભેગા કરાય નજીકમાં આપણે કિરીટના જય સચ્ચિદાન અને પ્રણામ આપે આ જય સચ્ચિદાન બોલીએ છીએ ને એટલે આપણે જ્ઞાનીનો વિનય કરીએ છીએ એવું ને આઈ જ જાય છે એની અંદર અને મહાત્માઓને આવી જાય બધાનો એક દેશ એ સચ્ચિદાન બહુ સુંદર છે બહુ સુંદર છે એટલે ભગવાન ભગવાનને એડ્રેસ કરે છે ભગવાન સમજાય છે કે મને મારું એડ્રેસ ખોરી કાઢ્યું એટલે મને ખોરી કાઢ્યો અને પેલા કંઈક ખોરનારો કે છે હું છું પાછો મને ખોરી કાઢે છે બધા આવું રહ્યા કરે છે સચ્ચિદાર બોલતા સાથે શાંતિ થઈ જાય છે બધા ઘણી વખત આપણું મૂળ ના હોય આ ના હોય તો એ પણ અંદરથી રહે છે બોલાતું નથી ઘણી વખતે મને હાજુક નહી ભૂલો સ્થિતિ હોય તું કહું ને એમને તો બધું જ જાણે છે તમારે બહુ ભૂલ થાય છે પણ કહેતા નથી કોઈ દળો આપે પાછલા એક સત્સંગમાં કહેલું પણ આત્મા હોય છે હીરામાં આત્મા એટલે શું કે જ્યારે એ માઇનિંગ થાય છે માઇનિંગ હે આ વાંચી લો એટલે કે હીરાનો પોતાનો આત્મા હોય છે હીરાનો પોતાનો નહીં હીરાનું ચેતન ના હોય તો હીરો હોય શકે નહીં એ રીતે એ અર્થમાં છે તેમાં રહેલા જીવાણુઓમાં તેમનો પોતાનો આત્મા હોય તે સમજાય છે જીવાણુઓ નથી પરંતુ એ આખો એક પ્રકાર છે જીવનો જીવનો પ્રકાર છે જેવી રીતે પર્વત છે પૃથ્વી છે એ બધા જીવના પ્રકાર પણ એમાં જીવ બધા અસંખ્ય જીવો છે અસંખ્ય સમજાયું ને એટલે પ્રકાર છે એક એટલે માઇનિંગ કરીને પછી એને કાઢીને છૂટું પાડે છે ને ત્યારે જુદું પડી જાય છે આપણે ત્યાં શરીરમાં આ મેડિસિન સાયન્સમાં ટ્રાન્સપ્લાન્ટેશન બહુ જાણીએ છીએ કે નહીં અહીંયા પૂતગલ બહુ સમજજો પૂતગલનો સ્વભાવ બહુ સુંદર છે સમજવાનો ટ્રાન્સપ્લાન્ટેશન પરંતુ એ ટ્રાન્સપ્લાન્ટેશન અમુક સમયના પીરિયડમાં જ થઈ શકે છે જો સમયનું એ નીકળી ગયે ને લા સેલ્ફ લાઈફ નીકળી ગઈ તો ખલાસ થઈ ગયું એવું જ ને એટલે તરત જ પેલા ડોનેશન એ કનેક કરી લે બધા એવી રીતે હોય છે બધા એને એવું આમાં હોય આજે હિમાલય આપણે સાંભળીએ છીએ આત્માના હાથમાં કઉ છું ચેતનનાથમાં પણ એ ચેતનના કહેવાય ને ત્યાં એ તો કેટલું દરબાઈ ગયેલું છે અંદર ચેતન તો જ્યાં વ્યક્ત કર્યું છે આ મનુષ્ય બધી રીતે વ્યક્ત થયો છે ત્યાં આગળ ચેતન શબ્દ પેલામાં છે પણ જેની પાસે ચેતન દ્રષ્ટિ હોય તો જ બાકી તો નહીં બીજા લોકો માટે ક્યાં છે આજે સાયન્સ આખું કહે છે કે વનસ્પતિમાં જીવ છે બધું જ છે અને એવી તો બધામાં કહે છે પ્રાણીઓમાં પણ જ્યારે એને એમના ખોરાક કે બીજી બધી વસ્તુ જરૂર પડે છે ત્યારે કોઈને ખ્યાલ નથી આવતો કે જીવ છે ખ્યાલ આવે એ બહુ ધીમે ધીમે આવે છે એકદમ ના આવે એકદમ ના આવે એ તો જ બહુ છેલ્લા શરીર હોય ને છેલ્લું ભાવ ત્યારે જ બધું ખુલ્લું થાય એમ એમ થયું નથી આ ત્યારે તમે એપસોલ્યુટ નોન વાયોલન્ટ થઈ જાઓ છો તો એપ્સોલ્યુટ શબ્દ વાપરીશ એપ્સોલ્યુટ નોન વાયો છે એની બિગિનિંગ થઈ પછી એ ત્યાં થાય છે બિગિનિંગ થઈ પછી એટલે વાયોલન્સ તો બે પ્રકારેલોજી અને સાયકોલોજીકલ વાયોલન્સ સાયકોલોજીકલ નોન વાયોલન્સ આ બધું જ છે મહત્વલોજીકલ નોન વાયોલન્સ તો છે ખ્યાલ આવ્યો ને એટલે પછી આ જૈનનો આપણે એના ભાવ અહિંસા કહીએ છીએ આપણે ભાવમાં ના હોય તો દ્રવ્યમાં આવે કેવી રીતે નહીં સમજ્યું એટલે ભાવ એ એક્ઝિસ્ટેન્શિયલ સ્ટેટ છે એટલે અસ્થિપણું છે એ હોવા છે બધી જ રીતે પણ એ એક્ઝેક્ટલી પરફેક્ટલી એ બેઝિકલી હોય તો જ બીજું બધું હોઈ શકે નહીં તો નહીં હોઈ શકે સમજ્યું એનો અર્થ એવો નથી કે બીજું નથી પરંતુ માણસને સમજવા માટે એટલે માણસનો બધો પ્રયાસ છે બધો પ્રયાસ છે આખો દુનિયામાં બધી જ્યાં જુઓ ત્યાં સમજવાની માથા એ છે ને બધી ખ્યાલ આવ્યો એટલે બધો સાયન્સનો વિષય બની જાય છે વિજ્ઞાનનો આખો એટલે જે લોકોને એની એવી તાત્વિક રૂચિ હોય અગર તો એને સમજવાની બહુ એ ખાસ જિજ્ઞાસા હોય અગર એની વિચાર આખી ખીલે એવું થાય એવું હોય તો એ લોકો જે બધી વાતો સરસ થાય આપણાથી ખ્યાલ આવ્યો એટલે હું જરા જોઈ લઉં તમારે આજે પાછલા એક સત્સંગમાં કહેલું કે આત્મા હીરામાં પણ આત્મા હોય છે આત્મા હોય છે એટલે પછી બીજા તત્વો પણ હોય છે અને હીરામાં આત્મા છે એ અર્થમાં કહ્યું કે હીરો હાર્ડેસ્ટ સબસ્ટન્સ છે આજે પૃથ્વી ઉપર જો શોધેલો છે તો અને હીરાને આ ઝવેરીઓ અગર તો એને ઓપ આપનારા બધા એને કટ કરે છે તમે જાણો છો એ કટ હવે ત્યાં એ આકાશ તત્વ હીરાનું અવગાહનત્વ જે છે તે આટલો બધો કોમ્પેક્ટ છે છતાં પણ ઇન્સાઈડ એ કોમ્પેક્ટનેસમાં પણ અવગાહનત્વ છે એનું એટલા માટે કડ થાય છે હવે સમજાયું એટલે આજ રીતે હોય જ બધી નહીં તો થઈ શકે જ નહીં કોઈ દિવસે ખ્યાલ આવ્યો તમને એ સમજાયું હતું તે દિવસે એટલે એટલે પોતાનો આત્મા હોય છે એવું નથી એ રીતે નહીં તેમાં રહેલા જીવાણુમત તેમનો પોતાનો આત્મા હોય તે સમજાય છે એ તો બરોબર છે જીવાણું એટલે કેવું નથી એમાં બહુ ઊંડું ઉતારવા જેવું નથી કિરીટ ભાઈ શું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર બટ નોટ ઇન ક્રિએશન એને તરત જ યાદ આવે આપણને દાદાનું વાક્ય તરત જ યાદ આવે ઓલ ક્રિએશન ઇઝ મેન મેડ ઓલ ક્રિએશન ઇઝ મેનમેડ હા ખ્યાલ આવે ને ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર દાદાએ શું આપણે ક્રિચર ક્રિચર કહીએ છીએ પણ દાદાએ ક્રિએચર કહ્યું શું કહ્યુંચર એટલે ક્રિએટ કરનારો હા ને નહીં તો ક્રિચર જ કહીએ ને આપણે તો ક્રિએટ કરનારો હોય તો જ ક્રિએચર હોય ને એટલે આપણે બધા પ્રાણીઓને ક્રિએચર કહીએ છીએ સમજાયું ને દાદા તો એમનું ઇંગ્લિશ તો બહુ મજાનું હોય બહુ સરસ બટ નોટ ઇન ક્રિએશન ક્રિએશન શબ્દ બહુ મોટા આખા જગતના માટે જાણે છે બધા જ હ ગુજરાતી આપણે સર્જન કહીએ ક્રિએશન સમજાવ્યું ને આ ક્રિએટર વગર ક્રિએશન કેવી રીતે હોય સમજાવ્યું ને પરંતુ ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એ ટોલ અને એટ ધી સેમ ટાઈમ પાછી જોડે શું એમને કહ્યું એન્ડ વર્લ્ડ ઇઝ નિવર વિધાઉટ એ ક્રિએટર બે રીતે કહ્યું એમને નહીં તો પેલું એક બાજુનું થઈ જાય એમાં શ્યાદવાદ ના આવે એમાં શાદવાદ આવી ગયો હવે સમજાયું બરાબર એન્ડ વર્લ્ડ ઇઝ નિવર વિધાઉટ એ ક્રિએટર આવી એ ત્યાં ચેતનની હાજરીનું સૂચક છે ત્યાં આગળ એવું અહીંયા આગળ આપણે આરામ આવીશું ખ્યાલ આવે તમને ચેતનની હાજરી સોલની એટલે આ લોકો એને બધા જુદા જુદા અર્થો ગણા છે એ લોકો ઘણા અર્થોમાં લેવાય છે ને માણસો બુદ્ધિ ના પહોંચે સમજા એટલે એને એમાં મૂકી દે બુદ્ધિથી પહોંચે એટલું પહોંચી જાય લોકો ખ્યાલ આવે છે જ નહીં ફીલ ગાત સુખો અનુભવ આ બધું કહે છે જ ને બધા એમાં એમ તો થાય જ નહીં ને આજે વૃક્ષને જરાક કટ કરીએ આપણે તો એને છેદ તો થાય છે ને અને છેદ થાય તો એને વેદના તો થાય ને પણ એ વેદના એ विकास नहीं थोड़ा कि कर सके जब मनुष्य करेदना वेदन थाय ख्याल आया जब चेतन शू के चेतन पोते पोता सुखनू वेदन में हो तो एने वेदन करव पड़त यो स्वभाव शू कहू ए जो एने आ वेदना हाजरी में पोते आ रीते वेदना रह અસર મુક્ત રહી શકે છે એ કયા સ્વભાવથી ચેતનના શુદ્ધ આત્મા તો કુક્યો એટલે એ વેદના નો નથી કંઈ ક્રિયા ક્રિયા ક ક જ્યાં ક આવે ત્યાં તમે જોઈ લેજો લગભગ બધામાં તમને ખ્યાલ આવી જશે આપણી આ દ્રષ્ટિથી ગોડીજી એટલે એ સ્પષ્ટતા ખ્યાલ આવી ગયો ને આપણે આ લોકો કે છે કે સેલેસ્ટ્રી આટલું બધું કરી શકે છે ના એ કશું કરતા નથી કોઈ જાણતું નથી કેવી રીતે તૈયાર થાય જાય છે આ વ્યવહારમાં પ્રવેશ પામી ગયું છે પણ બહુ નીચી કક્ષામાં છે बहु नीची की क्षमता जय बी इंद्री पहली इंद्री खुले है तार इवॉल्यूशन प्रोसेस खरो चालू थे दावीन इवॉल्यूशन थीअरी कही पहली इंद्री खुले थी बात समझाए पहले की बद आगे बदवा माँ से तो पहली बीजे तीज चौथी चार इंद्रिओ सु आखूल्यूशन क्रम है पांचमी इंद्रिओ खे अमुक क्रम है अमुक नहीं कारण के पांचमी इंद्रि एवं है ખુલ્લી થાય તે બધી આ તીરચો છે પ્રાણીઓ કહીએ છીએ ને ક્રિચર્સ કહીએ છીએ એ બધું એક સેન્સથી માંડીને પાંચ સેન્સના પણ પાંચ સેન્સના કયા તો કે એને હજુ મન ખુલ્લું નથી બહુ ડેવલપ નથી થયેલું મન એમાં એટલે એને મન હજુ સંજ્ઞા પણ મનની નથી એની ખુલ્લી થઈ એટલે અસજ્ઞિ કહેવાય છે એને અસજ્ઞિ અને સંજ્ઞા એ આખી સાઇન છે એક જાતની ચેતનની પ્રગટ ખુલ્લું થયાની એ માણસોમાં છે એટલે આપણા બધામાં મનુષ્ય માત્રમાં એ સં્યાસ કેવી રીતે છે કે એ મનોવર્ગણા મનના વર્ગણા એટલે મનના મોલિક્યુલર સ્ટ્રકચરથી વાચાની વર્ગણા એટલે વાચા વાણીના સર્કચરથી ભાષા કહે છે ને ભાષાઓ સમજાવ્યું ને અને આ ત્રણ વર્ગણાઓ કઈને બધી દેહ સાથેની બધી कहसे तैयार समझे ये सैल्फ आखूत इवोल्व मटिरियत जाए जयते मटिरिय इवोल्व हो जाए पोता जाए छूटवा असल हूँ कोण छू दरअसल हूँ कौन छू क्या क्या थी, थी, थी आओ छू के क्या जवा छू मरु મારું શું છે એકચ્યુઅલી સ્ટેટ મારું સ્વરૂપ એટલે સ્ટેટ મારું સ્ટેટ શું છે એટલે એ વિચારણા બધી જાગે ધીમે ધીમે આ ક્રમ વિજ્ઞાન વ્યવહારમાં ત્યારે થાય ને આપણે તો દ્રષ્ટિ છે એટલે દ્રષ્ટિથી બહુ સુંદર વિજ્ઞાન ખીલે અને જે વિજ્ઞાન દ્રષ્ટિવાળા જે છે જે સમજવાની ઈચ્છા કરવાવાળા છે એની અંગે બહુ સારી રીતે વાત કરી શકો તમે એ જે જે પૂછે એને બધા ખુલાસા આપી શકો આપી શકાય સાહેબ બધા એક ખ્યાલ આવ્યો હૉટ ઇન ક્રિએશન ઓલ ક્રિએશન ઇઝ મેન મેડ ક્રિએશન એટલું એ વાક્ય ત્યારે જ થાય આગળ વિચારતા ધરતીનો દાખલો લઈએ આપે કહેલું ધરતી જીવત છે જીવંત છે એટલે કે ધરતીનો એક સ્વતંત્ર આત્મા છે એવું નથી પરંતુ ધરતીને પણ એના શ્વાસોશ્વાસને બધું જ છે કષાયો છે બધું જ છે પણ એના પ્રકારોમાં ફેર છે પ્રકારોમાં ફેર છે ધરતીથી એક ઇન્દ્રીયથી માંડીને બધામાં એ છે પણ એ બધા પ્રકારોમાં ફેર છે થોડું થોડું પણ અમુક પ્રકારો તો કોમન જ છે બધા પાછા માણસોને કશાયો એવા ત્યાં ના હોય એટલા બધા પણ અમુક તો છે જ એમાં પણ આમાં જવા જેવું નથી બહુ ઊંડું શાસ્ત્ર છે તો બહુ ઊંડું છે એટલે કેવી રીતે જાણે છે આજે ના ના આજનું સાયન્સ જે રીતે મટિરિયલી વિકાસ કર્યો છે ને એમાં ચેતન સંબંધી પણ એ બધું કેવું છે ગર્ભિત છે એની અંદર બાકી જે જે વિકાસ કર્યો છે બધામાં જો ચેતન વગર કઈથી હોય શકે આખું આ ઇન્ટરનેટ છે ચેતન વગર કઈથી હોઈ શકે કોને ચેતનની હાજરી છે તો ઇન્ટરનેટ આવી ને જરૂર બેઝિકલી તમે જો કોઈ પણ ઇન્વેન્શન આજના સાયન્સનું જોજો તમે એની સમજ્યું આ સ્પીડ એનર્જી આ પાવ એ બધું કહે છે પણ એમાં શું એ છે ક્યાંથી કોને કોને આવ્યું ક્યાંથી શરૂઆત એકદમ એની મેં તો ચેતન છે ચેતન એટલે માણસ માણસ જ વિકસિત છે ને આજે તો એમાં આજની બુદ્ધિએ બહુ વિકાસ કર્યો છે અને એટલા માટે આ બધા સાયન્સ સુખી છે અને અમુક કક્ષાએ બધાને બહુ મદદગાર બહુ મદદરૂપ થઈ શકે એમાં છે પરંતુ એ મદદ અમે ઉપયોગ કેવો લેવો હોય તો મારે એના પર આધાર રાખે છે કારણ કે બે ચપ્પુ બે છરી જેવું છે બે બે બાજુ શાર્પને છે એટલી જો પકડતા ના ફાવે તો કપાઈ જાય એવું એ વિજ્ઞાન છે આખું એટલે કે પોઝિટિવ નેગેટિવ કન્સ્ટ્રક્ટિવ પ્રોડક્ટિવ અને નોન પ્રોડક્ટિવ બંને રીતે આપે કહેલું ધરતી જીવન જઈએ આપણે ધરતીના શું એક વસ્તુના દેવો છે બધે જ દેવો છે આકા એ પ્રકાર જુદી પ્રકારના બધાના હોય છે પરંતુ આપણે ભારતમાં તો સનાતન ધર્મમાં બધામાં સવારે ઉઠે છે ને ત્યારે અકર દર્શન કરે છે પછી એ પોતા પેલા ત્રણ શ્લોક છે એટલે બધે દેવો તો બહુ દેવોના પ્રકાર તો ઘણા છે બધા એ ધરતીના દેવો અસ્તિત્વ ને પૃથ્વીનું અસ્તિત્વ સમજાય ના ધરતી એક જ ને જંગલના મશીનરીના બધા દેવો હોય છે કારણ કે માણસ અને માણસથી બધું ક્રિએટ થયેલું છે આ બધું જે છે નેચરલ નથી તે બધું હા પરંતુ આ મશીનરી કહીએ છીએ એના દેવો શું છે એટલે એ બધા માંંત્રિક દેવો છે મંત્ર અને મશીનરી તંત્ર છે એ બધું મિથોલોજીકલ કોઈ એમાં કાઢી નાખ્યું છે પણ શેખ હકીકત જેટલો જેટલો શબ્દ પડ્યો છે માણસોના આખા વર્લ્ડ નીકળે છે એ શબ્દ છે એટલે હોવું જ જે શબ્દ જે પ્રવાણીથી નીકળ્યો ત્યાં હોય જ એક શબ્દ નકામ જતો એટલે અહીંયા આગળ વાણીને બહુ મહત્ત્વ આપ્યું છે પુષ્કર મહત્ત્વ આપ્યું છે વાણીનો એક શબ્દ નકામના જાય જેટલા શબ્દો વાણી નીકળ્યા છે અહીંયા બધા છે એના પરમાણુ અને એ પ્રમાણુ પણ એને કામમાં શું આપણે શું કામ લાગે કામ શું કરશું બધા ગુચારા થઈ જાય શું જરૂર છે આપણે આપણે આપણી પોતાની જરૂર છે એટલું કામ કરી લઈએ નીકળી જઈએ આપણે આગળ હા એ તો બરાબર છે પૂદગલ અને આત્માના સંદર્ભમાં સમગ્ર બાતોનો ખુલાસો કરવા એટલે પૂદગલ એટલે વસ્તુ શું છે કે પૂદગલ એટલું નથી પરંતુ ખાસ કરીને કાળ એની જોડે સંલગ્ન છે કાળ સંલગ્ન અને કાળ સંલગ્ન છે એટલે એ છે નહીં તો એ પુરાય નહીં ને ખાલી ના થાય એ પ્રોસેસ બને નહીં કારણ કે કારને આધારે છે કયો કાળ કે આ માણસો આપણે ગણીએ છીએ બધો કાળ व्यवहारेवाय कार व्यवहार स्वरूप शास्त्र में तात्विक व्यवस्था होइए कि व्यवहार में नए कम एने निश्चय काल के शू क्यू निश्चयकार क्या हो चेतन सीवाय होके ચેતન છે અને ખાસ કરીને વિશેષ ભાવે બહુ વિસ્તૃત ભાવે આખા બ્રહ્માંડ નું વર્ણન થાય એવી રીતે એ તીર્થંકર પર્યાયમાં ખુલ્લું થાય છે તીર્થંકર અવસ્થા હોય ને બોડીની એમાં એ ખુલ્લું થાય છે એમને એ પોતે કરતા નથી કરવું નથી પડતું જ્ઞાન જ ખુલ્લું થઈ જાય એટલે જ્ઞાનનો એટલો બધો પ્રભાવ છે અનંત જ્ઞાન પ્રકાશ અને કોઈને કેવળ જ્ઞાન થાય નહીં થાય એક જ સરખું એમાં ભેદ ના હોય ફક્ત પૂતગલના પ્રકારમાં ભેદ પડે બીજું કશું નથી ખ્યાલ આવે ને કેવળ જ્ઞાન તો બધે સરખું હોય અત્યારે આપણે દ્રષ્ટિ મળી જ બધાના જુદા છીએ છતાં સરખું છે ને બધા દ્રષ્ટિમાં તો અને સમજ જેટલી આવેબીજાને એકબીજાને સમજમાં સરખી પણ આવે કે આવે અને એકબીજાને આપણે મળીએ વાતો કરીએ તો એકબીજાના સમજ થી એક સમજ ની આપણને જાણવા મળે ને એટલે આપણી વિસ્તાર થાય ને એટલો મોટો સમજાયું આ સત્સંગ માટે એટલા માટે ખ્યાલ આવ્યો છે પોઝિટિવ દ્રષ્ટિ રાખવી જોઈએ અને નેગેટિવ દ્રષ્ટિ ન રાખવી જોઈએ એવું બધા કહે છે આ એ વ્યવહારથી કે છે વ્યવહારમાં આપણે ચાલે આવેલો વ્યવહાર છે આ બોલાય છે પણ હકીકતમાં જેને વિજ્ઞાન સમજાયું છે એના માટે આવી રીતે ના હોય જોઈએ શબ્દ ના હોય એના માટે ઘટ્યા શબ્દ હોય ઇટ ઓટ વી ઓટ ટુ હેવ શું કહ્યું બરાબર વી શુડ નહી ઓટ ટુ હેવ પોઝિટિવ દ્રષ્ટિ વી ઓટ ટુ હેવ પોઝિટિવ એટી નોટ નેગેટિવ એટીટ્યુડ સમજુ એટલું આપણે કહી શકીએ સાથે કારણ કે હજુ શુદ્ધાત્મા એ કેવો સામાજિક વસ્તુ બની જાય છે આ જ છે આખા કોઈ મનુષ્ય માત્ર બધે જ હોય કે બધા કરે છે ને સમાજમાં બરોબર સામાજિક જીવનમાં પણ આધ્યાત્મિક જીવનમાં ના ચાલે એ શું કહ્યું અધિયાત્મિક જીવનમાં નહીં ચાલે કારણ કે એ તો સિંગ્યુલર અને સોલિટરી પાથ છે આખો કેવો એકલો જા ને એકલો જા ને એકલો જા ને ધરતી ધરાગે તું ચાલી જા હવે તો દાદા પહેલા દિવસથી આના પર જ ચડ્યા છીએ આ બધા ભલે વસ્તુ જુદી પણ હોય કે ના હોય પણ આ તો છે જ આપણી જોડે ક્યાં જશે હાદાએ કહ્યું ને કે આપણે શિષ્યોની જરૂર શું છે આ જ આપણા શિષ્ય છીએ તો શું બહુ મોટી વાત કરી હતી દાદાએ ત્યાંથી લઘુ લઘુભાવની શરૂઆત જ ત્યાંથી થાય છે આપણી સમજાયું અને શિષ્યની ભાષા આવી બધી એ તો હોવાની જ બધે કારણ કે વ્યવહારથી પણ એક ચાલ્યો આવતો માર્ગ છે પરંપરાનો અને આઉટ ઓફ પરંપરાનો છે એટલા માટે એટલે એની એની ગત જુદી છે રીત જુદી છે બીજું કશું જ નથી જુદું પેલો ક્રમગત છે અને આ અક્રમગત છે ગત એટલે રીત સમજ્યું મેથડ પેલું ક્રમ મેથડ છે આખી અરવિંદ બરોબર કે નહીં હા આપણે પણ કહીએ છીએ ગત એક સત્સંગમાં સંગપતિ શ્રી હરીશભાઈની સાથેની આપેમાં આપે કહ્યું આ શરીરનો શું ભરોસો આપણે જે કહ્યું તે ધ્યાન ખેંચનારું હતું હવે આ એક વાસ્તવિકતા છે બધાને માટે છેટભ શરીરનો શું ભરોસો એટલે શરીર કયા શરીરની વાત કરીએ મિતાબેનની તમે કરો જ નહીં ને આ વાતે સમજવાની છે આપણે એટલે કે પ્રકૃતિનો ભરોસો ના કરાય એવું દાદાનું એક વિધાન હતું સુંદર છે એવું છે ઓલ ટાઈમ છે પરંતુ કોઈનો ભરોસો આ કાળ એવો છે કોઈનો ભરોસો રખાય નહીં કોઈ દિવસ એકબીજા પર એટલે કે વિશ્વાસ શબ્દ બહુ પ્રચલિત છે વ્યવહારમાં સમાજમાં ઓલ ઓવર ધી વર્લ્ડ વિશ્વાસ તે આજે શરીર લઈને બધે ફરીએ છીએ પરંતુ ક્યાંય કોઈને વિશ્વાસ બેસે બેસવાનું મન થાય એવું થતું નથી જોજો તમે એટલે બધા સાવચેતી કરીએ છીએ કેટલા વખત પરિચય બધા હર્તા પર બનવાનું જ તમારે જોજો એ કાળનું સ્વરૂપ આવું છે વિશ્વાસ શબ્દ તો બહુ મોટો છે એનો બહુ મોટો પરમાર્થ થઈ શકે એવો છે વિશ્વાસ એટલે આપણે જોયું કે અત્યારે જીવન મરણનો પ્રશ્ન આવી ગયો છે તો આજે ક્યાં કોની જોડે સાથ મળે મને કોનો મળે અને મળે તો એમ જોડે માથું મૂકી દઉં હું માથું મૂકી દઉં એટલે મને લાગે કે આ ફૂલ્લી પ્રોટેક્ટેડ પણ જ્યાં મૂકું અને પ્રોટેક્ટેડ લાગ્યું હોય પણ એ ડ્યુઆરિટીવાળું હોય તો કોઈ વખત લાગે કે આ ક્યાં બલા આવી છે તો માથું ઉડાડીએ મૂકે પાછું એટલે જે ખોરાક માથું મૂક્યું એ ખોરું હતું એ ખોરાક કેવી રીતે માથું લઈ શકે એવા તો કંઈક કેટલા પુરુષો ખોરાક એક જળે તો આખી દુનિયામાં હવે સમજાય છે હા દાદા ભગવાન હતા દાદા ભગવાન હતા અને આપણે બધા એવું જ કર્યું છે ને હું એમના ખોળામાં આ તો વ્યવહારમાં અમારે વાત નહીં કરી એક બહુ જૂનો ટાઈમ છે કે કનુભાઈને જ્ઞાને નહોતું તારે પણ વ્યવહાર તો હતો ને દાદા સાથે અમારા પિતાજી સાથેનો બધેનો તે ત્યાં એરપોર્ટ છે ને બોમ્બેનું તે પેલી કુર્લા બાજુ ટેકરી હતી એક વખતે એર ઇન્ડિયાનું વિમાન જરાક એ થયું હતું ત્યાં તકલીફ હતી એટલે બધાએ જોયું કે ફ્લાઇટ પાથમાં આની હાઈટ જરાક ઉતારી પાડવા જેવી છે અમુક એટલે એ ડિસિઝન લીધું કહ્યું આખું પ્રાર્થનાને સેફ્ટી આવી જાય એટલા માટે એટલે આખું કામ નીકળ્યું કે આ એ અર્થ બધું કાઢીને ચોખ્ખીને આખું ચેક કરી દેવું લોઅર ડાઉન કરવું તે આપણા દાદા ભગવાનના મિત્ર ખાસ કરીને નગીનભાઈ પટેલ પશાભાઈ પટેલ ટ્રેક્ટર દ્વારા હતા કહેવાતા એમના બ્રધર આપ નવીનભાઈ પટેલ અને દાદાના ખાસ મિત્ર થાય અને મિકેનિકલ ભેજું ભણેલાને પણ ભેજું બહુ ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા કર્યું હશે ખબર નહીં તે વખતે પણ ભેજું બહુ સરસ હતું એટલે ભાઈના ઉપર એમને ટ્રેક્ટરની ફેક્ટરી પશાભાઈ સાહેબે કરેલી શું પશા આ પ્લાઝા છે ને બાજુમાં એ બધા એ જ અને પેલું પેલી બાજુ છે પેલું ત્રિકોણીયું મકાન અલકાપુરી જતા એ બે બધું એ લોકોનું ચાલ તે નગીનભાઈ તે સૂચન કર્યું અમારે ફાધર આપણે કારણ કે દાદાની સીધું કોઈ વાત કરવા આવે નહીં બહુ એ બધા સમજી જાય દાદા કોઈને બીવડાવતા નતા એમનો ડર કોઈને લાગતો નહોતો પરંતુ એ પ્રતાપને ખુમારી જેવી હતી કઈ ગઈ પેલી છોપડી તમારી સિસ્ટર મને ખુમારી પૂછે ખુમારી એટલે જુદી વસ્તુ છે અંદરની વાત છે પોતે પોતાની જાતનો આખું વિશ્વ સામે પડ્યું હોય ને એને હલાવા જાય તો હાલે નહીં એવો એવો એનો પોતાનો આત્મવિશ્વાસ હોય એને ખુમારી કે છે શું કહ્યું કોઈ અલાવા જાય તો હાલે નહીં અને મહાત્માને જે અમુક અમુક અમશે બધાને સ્વાદ થાય છે જ આ તો જોજો બેઝિક મળી છે ને ટેપરૂટ આખું મૂળિયું આખું આવી ગયું ને મૂળ્યું છે એટલે પછી સ્થિર રહે જ પરંતુ અવા બધા સંજોગોની પ્રેશર આવે તો આમ તેમ થાય વાંધો નહીં વાવાઝોડું આ બધું આવે એ તો ના આવે હનસિક તને બધું સમજાય ને ગુજરાતીઓ બધી ટેકનિકલ ભાષા મુઆ એટલે શું કહે મનસમજ મુઆ हं हद तक वो विचार आदक ले इले दादाए कह लूं के आने समझो सरकारी रीति समझो आई ने तो गुजराती भाषा जाननी पड़सी भाई बदाए पर आ बदा ने फावे नहीं ने ऊ छे कि भी अगर जइए पूरो कर लो तो हम्म ए पूरो कर लो तो नगीन भाई पटेल बात कर दी अच्छा ए ते वैसे आवर फादर क बदल भाई હા તો આવું અમને પ્રપોઝલ આવ્યું છે મનુભાઈ એમના દાદાના ભત્રીજા હતા ડૉક્ટર કપિલ છે ને અમેરિકામાં એના કાકા સગ્ગા કાકા એના ફાધર નાનાભાઈ બે ભાઈઓ હતા સગ્ગા કાકા મનુભાઈ નામ અને આપણા પેટ્રોલ બિલ્ડિંગમાં શાંતાગુજ નીચે રહે ગ્રાઉન્ડ ફ્લોરમાં તે એમને એમને તે વખત કામ કશું જ નહોતું અને એમને કહીશ આવ્યું સૂચન મગ દાદા એ જાણે કા નગીનભાઈ તો દાદાના ભાઈ પણ જૂનાને પશાભાઈનું બધું દાદાને બધા જાણે ફેમિલીને એટલે કે આવું આવ્યું છે દાદા જરાક એમને સૂચન કરો ને મને રાખી લે કોન્ટ્રાક્ટર હતા આપણે ત્યાં જ દાદાની અને પિતાજીની કોલેજમાં જ તૈયાર થયેલા એટલે એમને દાદાએ કહ્યું રાખ્યા તારે વાત થઈ હતી તે વખતે જ્ઞાન નતું અમને આ તો બહુ જૂની વાત છે તારે પહેલાની વાત છે અને તારે કહ્યું મનુભાઈ જો અમારે ખોરાક માથું મૂક્યું છે તમને એમને ત્યાં મૂક્યા આપ્યા ને એટલે તને બધા ટોપ પોઝિશનમાં મૂક્યા છે તારા હાથમાં આખું આટલું બધું તંત્ર ચાલશે કેટલા બધા મશીનો કેવું કામ કર્યા આખો પહાડું તારવાનો એટલે તે આ મૂકીએ છીએ તને હા તમારા ખોરાક મૂકીએ છે જો સાચવું છે ભાઈ હા આટલું જ કહું તું એમને એટલે આના પછી હું કહું છું અને અમારે એક વડીલ મહાત્મા મેં શું કહું તમને વધારે નહીં બોલાય મારાથી વધારે કહેવાયું નથી વ્યક્તિગત જેને સમજવું કહીએ બાકી તો નહીં અમારા આપતા પુત્રો દાદાના છે ને તે દાદાએ આપણને એવું સેફટી બધા આપ્યા છે સેફ સાઈડ એટલે બધા શબ્દ આપણામાંથી નીકળી જાય પણ આ બધા આ છે બધા નીકળી ગયેલા બધા આપતા છે એટલે એમના ખોરાક માથું મૂકીશું તો કંઈ વાંધો નહીં આવે આપણને એવું લાગે સગ્ના બધાએ એમને ખરાબ રાખવાના હું કંઈ ઊંચા થઈ જવા નથી બિહારી જરા ઊંચા થઈ જવાય જરાય નહી સૂક્ષ્મ અસર સાથે વ્યવહારમાં પોઝિટિવ કાર્યવાહી કેવી રીતે રહેવું એટલે કે આ કિરીડ જોડે નો આપણો અનુભવ જ છે હું શુદ્ધાર્થમાં છું કિરીડ છે કિરીટને ના સંબંધ અને બીજા બધા બહારના વ્યવહારના જે કંઈ સંબંધો આવે તે તો છે બરાબર જ છે સંબંધો પણ તેમાં ગુણગ્રામણ થાય સફોકેશન થાય બધા ઘણી વસ્તુઓ બની શકે છે તમે સારું કરવા જાઓ પણ સામાન સારું ના થાય ને તમારા માટે અવરું કરે અવરું થઈ જાય એ જાણીજણ નથી કરતો થઈ જાય છે એનાથી તે બધામાં એવા પ્રસંગો આવે અને અનુભવ ઘણા થયા આપણને અને હવે થશે બધામાં સ્વાદમાં આવશે ત્યારે આપણે નોખા રહીએ એનાથી કે આ કિરીટ તું નખો સમજાવ્યું પ્રકૃતિ પર ગયું અને આજના માણસો પર જાય છે ને કડ્યું છે સાચી ખબર નહીં કેવાય સાચી નથી પણ એટલે અંત આપણે સમજીએ ખબર કોને કેવાય આપણે માની હોય ખબરદાર રહ્યા કરે બાકી નહીં રહી શકશે ખ્યાલ ખ્યાલ અનેછાયા બહુ મોટી હતી ને લાગે આમ પણ જોવું પણ ખ્યાલ આવી ગયો તો છત્ર બાકી થઈ શકે નહીં આટલું હાલચાલ ત્યાં થવા જેવું છે છત્ર છાયા બી પ્રોટેશન અને આપણા મહાત્મા દરેકને આજ્ઞાધર્મથી આ પ્રોટેક્શન છે એટલે કૃષ્ણ ભગવાનને એમના મહાભારતના રથમાં જે ધજા છે ને મારુતિ બતાવે છે ને ધર્મથી ધજા છે આગળ ચાલે છે એ પોતે ભગવાન હાજર છે એટલે એ મહાત્માઓ આજ્ઞાધર્મથી આપણે છીએ એટલે આપણા બધાના જીવનના વ્યવહારમાં વ્યક્તિગત આપણા દરેકના જીવનના વ્યવહારમાં આ ધર્મની ધજા આગળના આગળ જ કામ કર્યા ધર્મની ધજા કહેવાય છે ધર્મની ધજા એના માટે મંદિર કે નથી હોતું એ સમજાયું ને એને પૌદગલિક આકાર નથી હોતું એ શું એ આપણો આજ્ઞા ધર્મ છે બીજું કશું નથી કયો ધર્મ અને આજ્ઞાધર્મ કહ્યું શું કરે તો કે તમને આ બધા વ્યવહારતા હું પૂછ્યું ને આ બધા ધર્મ ધ્યાન રખાવે આ બધામાં ના રહે ત્યાં તરત થોડા વખત પછી આવી જાય પાછું એકદમ તો ના આવે પાછું થોડું થોડું થોડું કેટલા અમુક ટાઈમ પછી એ બધા થાય અનુભવો થાય બહુ એટલે એમાં ક્રમ છે આખું એમ એમ ના થાય ઉતાવળ મોક્ષના માટે રાખવી અને પૂતગલમાં જેમ ક્રમ આવે અવસ્થાઓ એમ ચાલ્યા જવું અને મોક્ષને માટે ઉતાવળ એટલે પૂતગર્મમાં ઉતાવર કરવું નથી એટલે દાદાએ કંઈક ધીરે રીતે ઉતાવર કરજો શું કહ્યું કેમ હશે જ એટલે આપણે સમજી લેવું પડે કે દાદા શું કહેશે તે ધીરે રી ઉતાવર કરજો ભાઈ ઉતાવળના થવા જશો કંઈક પડી જશો છોલાશો તમે તમારું રિપેર કરવું પડે આ બધું અને દાદા કહે છે કે બધાને હરખું કર્યું આ કર્યું ચાલે ને ગાડી સરસરજ ચાલે જો પુષ્કર નીકળ્યું છે હમ આમને એમનું શું દાદા ભગવાનનું પેલું શરીબંધ કરે છે શું કે છે દાદાનું એ કહે છે ને જયેન્દ્ર કલ્યાણ કરી આજના ધર્મ એ મિનલ ને મળેલું વેહિકલ છે ને દાદાજી ટુ અંડરસ્ટેન્ડ હા ગાડી નથી ઘોડા નથી એવું છે શું કહ્યું એટલે એટલે હું નિર્ણય નિશ્ચયથી કેવર શુદ્ધાત્મા છું એ આપણો નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો એ નિશ્ચય પ્રાપ્ત થવાની સાથે આ શરીરના બહારના રથને હા કરવાનો આપણે અંતરથી અને અંદરના બધા ઘોડાઓ ચાલ્યા કરે બધા મન બુદ્ધિચિત્ત અહંકાર આ બધા અને આ પાછા પાંચ ત્યાં આગળ આપણી બધી મહાત્મા આજ્ઞાધર્મ જાગૃતિ ઇન્ટર અંદરમાં રાખવાની છે એટલે આને ઇનર સાયન્સ કહ્યું મી સાયન્સ મન બુદ્ધિચિત્ત અહંકાર હવે એમાં જુદું બહુ વિચારવાની જરૂર નથી નહીં સમજાય તમને એટલે બુદ્ધિ ઉપર વધારે આવી ગયા આપણે બુદ્ધિ ઉપર મન તો છે જ શરીર જોડે જળેલું છે આખું જળાયેલું છે એટલે આપણે અજ્ઞાન ભાવથી મુક્ત થયા એટલે મનનું બંધારણ થવાનું બંધ થઈ ગયું પણ એકદમ આ કાળમાં થતું નથી સીધે સીધું ટોટલી નથી થઈ જતું કારણ કે આ કાળ કાર્યકળ છે સમજાયું ને એટલે એવું મન ઉપર એ ખુલ્લું ના થાય કે ટોટલી જેવું નીકળી તો જ કોઈ જ્ઞાન ખુલ્લું થાય નહીં તો ના થાય એટલા માટે આમાં શું છે દાદાએ કહ્યું કે હવે ભૂલો જોયા કરવાની આપણી પોતાની કારણ કે પ્રકાશ થયો આપણે શુદ્ધાત્માનો દેખતા થઈ ગયા ચેતન હમ એટલે એમાં પ્રકાશ પહેલો ક્યાં પડે અંતઃકરણ આખું પ્રકાશિત થાય કે ના થાય પણ જલ્દી થતું નથી આપણું કારણ કે એમાં આપણે ભરાઈ પડેલા છે ફસાઈ પડેલા એ ફસાવણનો ભાગ ને ભરાઈ પડેલો ભાગ આપણે જલ્દી એના પર જવાનો દેખા દેખવા નથી દેતો આપણું જ આપણું મનને આપણે એટલું એક્ઝેક્ટ ના દેખવા દે આપણે આપણી વાણીને પણ એવું નથી કરવા દેતો ને વાણીને આ બોલાય છે તે તે બોલતો શબ્દે શબ્દ કરીને હું એક શબ્દમાં ના હોઉં એવી રીતે હોઉં ઘટે ના સમજે સમજે હા અને શરીર છે તો જ્ઞાની પુરુષની અવસ્થાઓ આવે પછી એ જાય એટલે પછી શરીરનું આવે છોડે જ નહીં એ તો ડૉક્ટર સાહેબ શૈલેષભાઈ સાહેબ આવડે જરા જરા કામ છે એવું કહેવું પડે મારે કેવું જ પડે જ્ઞાની પણ દાદા હતા કોઈને કહ્યું નથી એમનું બહુ અજબનું જ તપ હતું એમનું ગજબનું તપ મહાત્મા એ જો તપ જતા આવડ્યું કલ્યાણ થઈ જાય આજે સમજાય બધાને આજે સમજાય કેમ મળ્યા છે ને બધાને તપ એટલે તપ આટલું કોઈને અણસાર નહીં આવે એમને કોઈ નો અણસાર નહીં નજીક હોય છેલ્લા શ્વાસ સુધી અને જયારે સવારના પરમાં આઠ છ સાત વાગે કરું ભાઈ સત્સંગ અપાર્ટમેન્ટમાં તૈયાર થયા ત્યારે એમનો ફોન આવ્યો રસિક ભાઈ દાદા જરાક આવે શ્વાસ ચડ્યો છે એમ કોઈ સમજી ગયો નીકળ્યા ત્યાં એટલે છેલ્લો સમય હતા કલાક ત્યાં એટલે આ બધા રહસ્યો એટલા ગંભીર છે પણ આ બધાને જાણવાની સામાન્ય મનુષ્યોની જરૂર નથી હોતી આ બધી પરંતુ એમાં બહુ વિચારણાવાળા હોય એ લોકોને વાતો કરી શકાય બાકી તો સામાન્ય ભાવે તો આ જે ચાલતો વ્યવહાર હોય ને એ પ્રમાણે જ વાતો કરવી જોઈએ કે દરેકના પોતાના ચાલતા વ્યવહારમાં એ વ્યવહારમાં કેવી રીતે સરખી રીતે જીવન જીવી જાય એટલું જ હોવું જોઈએ બીજું ના ચાલે આટલું જરૂર છે સત્સંગમાં તો સરખું જીવન જીવ અને બહુ ચાવ્યો છે બધી જોઈએ એટલી છે અંદર બૌદ્ધકળાઓ સમજાયું ને બોધકળાઓ ઘણી બધી છે નથી હં તરુણ તરુણ તમારો અનુભવ કહો ચાલો પછી અમદાવાદ ત્રણ સૂત્રો લઈએ થોડો ટાઈમ છે અલે દસ વાગ્યા બંધ રાખો ના લઈ લેવો આપણે ધુરુભાઈના સૂત્રો બત્રીસમી આપણે અનુભવ શ્રેણીમાંથી એમને પૂછ્યું છે સ્ત્રી અને પુરુષ એમ ભેદ કરીને જોઈએ છીએ એ ભેદ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી શ્યાદવાદ ના હોય આ સૂત્ર છે स्त्री पुरुष एम भेद कर स्त्री पुरुष ने पुरुष जुए पुरुष स्त्री स्त्री जुए अर्थ है बात समझ त्यादी स्वाद नहीं हो સ્ત્રીમાં પુરુષ પોતાને જોશે અને પુરુષમાં સ્ત્રી પોતાને જોશે તો સદવાદ આવી શકશે નહીં તો નહીં આવી શકે આવી સમજ એટલે બે દોડી જશે તમારે એ પૂતગલ જ કામ પૂતગલ જાય આગળ બીજું કશું જ નહીં અને તો જ તમે એકબીજાને સારી રીતે સમજી શકશો અને એનો આદર કરી શકશો એનો વિનય કરી શકશો નહીં તો નહીં થાય આજે સારા જીવનમાં સ્ત્રી પૂદગલ તરીકે એ તો એટલી બધી સમસ્યા મોટી છે આખા વર્લ્ડમાં પાર વગરની સમસ્યા છે આજે શાસ્ત્રોમાં કહ્યું છે સંતોએ કહ્યું છે બધાએ કહ્યું છે અને જે પોઝિટિવ શક્તિ વિચારો છે સંતોષ બધા કે આ સ્ત્રીને ઓળખવી છે એના દિલ સુધી પહોંચવું કોઈ એ જાણીજો ને પહોંચવાના એવું છે જ નહીં જરાય નથી કુદરતી પણ છે એનું વધુ જીવન પરંતુ એ પહોંચી શકાય કોઈનાથી ના પહોંચી શકાય એ તો અનુભવના બધામાંથી નીકળ્યા હોય ને એનું કામ છે હમ એનું જ કામ છે મોટા મોટા સમર્થ યોગીઓ પણ સ્ત્રી ચારિત્રને આરપાર ના સઈ શકે આજે ન બહુ મુશ્કેલ છે સહેલું નથી હમ આપણે શબ્દો આશરો બધું લીધો ખરું કરીએ પણ બહુ તકલીફ એટલે તમારે સન્માન આદરની વિનય કેમ નથી ઉભો આ કે હું છું હું મારી સાથે અને વેદાંતમાં તેના માટે ઘણું ઘણું કહેવાયું છે પુષ્કર કહેવાયું છે પુષ્કર કહેવાયું છે બઉ આકરા શબ્દો મુકાયા માટે આ પૂરણ ગણ ની ઘટમાર છે આખી ચાલ્યા જ કરે ખાલી પ્રકારો ભેદ છે શું કહ્યું અને આજે આમાં તો કોઈ લાંબી ચર્ચા કરવા હજાર થઈ એમાં સમજો ને આપણે મહાત્મા દ્રષ્ટિ છે એ લોકોની જરૂર છે કારણ કે એને સમજવું છે તો ઘરમાં શાંતિ સુખ બધું જ રહેશે તમારે ક્લેશ નહીં થાય કશું નહીં થાય જોજો છતાં જ આવ્યું છે વચન એ તો નીકળવાના બધા છોડશે નહીં પણ એની પાછળ આ કશું હશે નહીં એ નીકળી ગયું આગી ગયું એટલું છે તાતો ના હોય એમ કહેવાનું છે એમ તાતો બહુ મોટો શબ્દ છે એટલે ભાઈ બીજું કંઈ પૂછવું છે આમાં જાતિભેદ તો દેખાયા કરે છે શાદવાદની શાદવાદમાં કેમ રહેવું મેં તમને કહ્યું ને હ તમારું નાનાનું નામ શું તેજ હારે આપણે બહેન ગઈ એક્સિડન્ટ થયો અને તે વખતે ગયો છું એવું તમને થયું નહોતું ને મારી ગઈ આ તો પછી શાદવાદ કેમ કહેવાય કેટલો નાનો એક્સિડન્ટ હતો વર્ણન થાય ને એવું અને સાહેબના પિતા જ ગુજરી ગયા ત્યાં આવતા હતા ટાઈમ જ એવો અમે બધું જાણીએ અને બીજા જ દિવસ મારે થયું છે એમના માટે ઓ આ નસો બધી જાણે કે મારે એમરેસ્ટ એવું એ હાલત થઈ ગઈ એક ગાડી હતી અમ્બેસ નીકળી ગયા હતા બધે જ ગયા તો પણ જય જોયા બધા બધી રીતે થોડા પછી ફૂટી દીકરી પાછું આ યાદ શક્તિ નથી હા સાહેબ બરોબર છે શાદવાદ શબ્દ ઘણો મોટો છે શાદવાદ એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું ધીરું છું અને નિશ્ચય શુદ્ધ આત્મા છું શ્યાદવાદ એટલે વ્યવહાર દ્રષ્ટિથી આપણું નાનાનું નામ શું તેજસ છે નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છે શ્યાદવાદ એટલે વ્યવહાર દ્રષ્ટિથી તેજસ છે તે હું છું અને નિશ્ચય દ્રષ્ટિથી તેજસનો શુદ્ધ આત્મા છે તે હું છું એટલે પૂદગલમાં હું તમારું એક થઈ જાય અને નિશ્ચયમાં તો એક જ હોય છે બધું એને ત્યારે જ થાય અને અનુભવ સ્વાદમાં આવે તારે જ એમ એમ નહીં થાય એ બહુ ટાઈમ લાગે છે એકદમ બહુ છે મોટું એ તો સમજાયું ને એ ધીમે ધીમે એટલે કહું ધીરે ધીરે ઉતાવળ કરવી આપણે સમજવું છે સમજવાની બરાબર છે એના માટે પણ એના માટે પચી પડાય કે એવું કશું હોતું નથી એવું કરી નહીં શકે તમારે એની ગોઠવણીઓ બધી કરવી પડે બધી બત્રીસમાં પેલું બે બસો છેતાલીસમું હતું હવે બસો બેતાલીસ મુ લઈએ શ્યાદવાદ કોઈ પણ વસ્તુને નકારાત્મક નકારાત્મક નાને પણ નકારાત્મક પણ ના રજૂ કરીએ तय अपने स्वादवाद स्वरूप होदवाद क्यों स्यादवाद व्याख्या आपी को बोलो कोईप वस्तु ने नकारात्मकता नकारात्मकपणे ना रजू कर स्वाद्याद स्वरूप हो ते समझ આપણે દેખાવું નખત નાખે છે પણ આપણે રજૂ ના કરીએ એને ફેરવીને પોઝિટિવ કરી નાખીએ બની શકે છે એ ધીમે ધીમે બને જેમ જેમ આપણે અભ્યાસ થતો જાય તેમ તેમ એમાં પણ નકારાત્મક સુખ છે બોલો તે વ્યવહારના વિજ્ઞાને કરીને આખું શ્યાદવાદપણે ખુલ્લું કરવું પડે તો એ વાત સામાન્ય પોચે જેમાં હકારાત્મક માટે આગ્રહ ક્યાંય પણ ના હોવો ઘટે ત્યારે યાદવાદ રહે સામાન્ય પોચે એટલે કે છે આ ગાડીના સિગ્નલો મળતા નથી એની ભાજગ છે એટલી બધી ગાડીઓ એકબીજાની હામ હામી ચાલે છે ને સિગ્નલ ના મળે હોય તો અથડી પડીએ છીએ બધા વ્યવહાર વિજ્ઞાને કરીને નકારાત્મકતાને હકારાત્મક કેવી રીતે આવીને શાદવાદમાં રહેવાય તેની સમજણ આ રીતે જ રહેવાય નકારાત્મક નકારાત્મક ના જોવાય આપણાથી પણ એને એમાં एनु नकार तो एने समझ आप सको कि आने दादा बोध वाणी में बहुत समझी वीणी में फावे आप ना हो तो मौन रहूर सारूँ सार समझ समझ करव ख्याल आसो त्रीसमु बतीस माँ पुस्तक म જે નિશ્ચાત્મક સ્વરૂપ નો છે બોલો નિશ્ચય નો વ્યવહાર છે એને શ્યાદવાદ કેવાય આમાં શું સમજવું એટલે થયું ને પછી આ બે બે આપડી બે દ્રષ્ટિ બરોબર સમાંતર થઈ ગઈ પછી તો સમાંતર થઈ ગઈ છે સમાંતર પરંતુ આપણો પેલો વચ્ચેનો ભાગ છે ને તે પાટાને આમ બદલાયા કરે છે એટલે આપણું પેલું પોઈન્ટમેન તરીકે આપણે રહેવું જોઈએ ને આજ્ઞાધર્મથી નથી રહી શકતા કે અવસ્થાની ગાડીઓને એકબીજાને અસડાઈને એવી રીતે જવા દેવાની એવું નહીં પાટા આમધમ થાય ના થાય કેટલું કોમ્પ્લેક્ષ છે આ તો આ રેલવે તો બહુ સાદી છે હજુ તો એ કોમ્પ્લેક્ષ કહેવાય છે પેલી તો બહુ ભારે છે બરોબર છે શું અને બસ આપતાસૂત્ર તમે પૂછ્યું છે એક છેલ્લું લઈ લઈએ છેલ્લું લઈ લઈએ આપણે દાદાનું આપતા સૂત્ર એટલે બે હજાર ત્રણસો ને એકવીસ મુ છે શ્યાદવાદ એટલે એકમાં ને એકમાં રહેવું અને જુદા જુદા ભાવે રહેવું એક જ વાત આપણે તેજસમાં રહીએ તો જુદો ભાવ રહે પછી પતી ગયું સીધી વાત હું મંદરબામાં રહું તો પછી મને જુદો ભાવ થી રહું મંદરબા લાગે બની શકે છે હું રાજુલ જોડે રહું તો કઈ છે રાજુલ નો રૂપો દાદાજી બે જણા પારસ બેવ જ ચાલો બધું પતી ગયો છે પાંચ મિનિટ વધારે અનુભવ દશાક સાક્ષાત મુગા છે નિર્જરા નો લાભ એ મોક્ષ માર્ગ સાચો લાભ છે ને નિર્જરાનો લાભ કોને કહેવાય કે આ નિર્જરે છે ને એને નિર્જળ તો આપણે જોઈ જાણીએ ત્યારે જ નિર્જળ છે પણ એ એટલું સહેલું નથી ધીમે ધીમે આવશે આવે છે છે પ્રોસેસ ચાલુ જ છે તો સતત બધાને માટે ચાલુ સરખો છે સમજાયું ને એટલે નિર્જરા શબ્દ જે હોય છે એટલે આપણે માણીના ઉપચારમાં આવવું પડે ત્યાં સુધી એ નિર્જરા એટલી ના કહેવાય પછી ઉપચારમાં નહીં આવવું પડે તમારે આપણે જ આપણે પોતાના પૂતગઢને નિર્જળતું જોયા કરીશું નહીં સમજ્યું પછી વિચારો બધું કોઈ પણ ભાવે અને નિમિત અને બેઓ એ બધું ત્યાંથી બધું માળખું છે બહુ જીર્ણું છે માળખું એ સૂક્ષ્મ છે બહુ સૂક્ષ્મ છે સમજાયું ને આ લોકો ક્લાઉડ ટેકનોલોજી એમ બધી કહેશે કેવું શું એ બધું કોઈને દેખાય જ કશું કોઈને એના જેવી વાત છે બહુ એવું છે પરંતુ એને માધ્યમ હોવું જોઈએ સીધું નથી એ તો એને એને માધ્યમ કુદરત કહેવાય છે એટલે કુદરત એ વ્યવસ્થિતનું આખું માણસો માટે સમજવા માટે વ્યવસ્થિતને એ બહુ મોટું પાસું છે કુદરત એટલે પોતાનું જીવન એ કુદરતી જન્મ્યો છે પરંતુ પોતાનો સ્વભાવ લઈને આવ્યો છે ને પાછો પ્રકૃતિનો સ્વભાવ કેવો પ્રાકૃતિક સ્વભાવ આ વાત પિત કફ બધું છે ને એનો પ્રકૃત સ્વભાવ બધો જાત જાત પ્રકૃતિનો સ્વભાવ બધો ઘણો હોય એના કોમ્બિનેશન પોમ્બિનેશન એટલા બધા થાય છે બહુ એટલે મોક્ષ માર્ગનો સાચો લાભ છે બરાબર છે મુખ્ય વસ્તુ છે પણ એને સંવરપૂર્વકની નેજરા કહેવાય સંવર્ક એટલે આશ્રવ ના થાય અને ખાલી થાય આશ્રવ બંધ થઈ ગયો આમ તો બંધ થઈ જ ગયેલો છે પરંતુ હજુ થોડું લીકેજ છે ને એના કારણે આપણને આવું લાગ્યા કરે શું રિકેજ છે ને ત્યાં બંધ થઈ ગયું હોય પ્રતિથી રહ્યા કરે છે બિલકુલ ડાટો ખ્યાલ આવે ને પણ લક્ષ આપણા આ સંજોગો આપણા બધા પરેશરોને આમ કર્યા કરે બસ એટલું જ તે બહુ નથી કરતું લક્ષી રહે સમજાયું ને પ્રતિલક્ષ પણ અનુભવ એ સ્થાયી નથી થઈ શકતો સ્થિર નથી થઈ શકતો સમજાયું ને એટલે આમ સાચું જુઓ તો પૂતગલે પોતાના સ્વભાવથી સ્થિર છે પરંતુ એ ગતિમાન છે આખું પરિણામનશીલ છે पर सुवाँ सुवाँ सुवाँ मार, मार अपने स्वभाव स्थिर छे अपने परिणामशील छे स्वभाव स्वभाव स्वभाव स्वभाव समझगल बने पर लगे आ कूदरत आखी देखाये जुओ चलतु चालतू कशु दिखाई सके बदीकत में बदमनशील छे कोईपन जातनी इच्छा है तमगुणी जन इच्छा મોહ અને તૃષ્ણા શું ઈચ્છા મુખ મુખ્ય ડોક્ટર હા જયની જા એટલે તૃષ્ણા કે છે તૃષ્ણા આ બધું ઈચ્છાથી રહ્યું કે છે ઈચ્છા મૂળ્યું તૃષ્ણા બધી રહ્યા કરે એટલે મોહ અને મથી થાય એ ચારિત્ર મોહ કહેવાય છે એટલે મરઘીમાંથી ઈંડ ઈંડામાંથી મરઘી કઈ ટાઈપનું છે તૃષ્ણામાંથી મોહ અને મોહમાં પછી તૃષ્ણા ઉભી થાય આ ચાલ્યા જ કરે એનું દ્વંદ્વ સમજ આપડે તો નીકળી ગયું છે બે બંને નીકળી ગયું છે ભાવે કરીને કશું ખપતું નથી પરંતુ હજુ બધા ચાલો જય સચિદાન મો ભગવતે વાસુદેવાય નમો ભગવતેય ઓિવાય નમ શિવાય જય સચિદાન જય સચિદાન જય સચિદાન જય બેસીને સત્સંગ કરે હા સોમ ને ગુરુ આપડી વાત કરી શનિ રવિ આપનું ભાદર અને ખંભાત છે પૂજ્ય દાદાજી તથા આપતો પુત્રોનો સત્સંગ સવારના નવથી બાર આપણા ભાદરણ સેન્ટર દસથી બાર એ ભાદરણ સેન્ટરે રહેશે અને એ દિવસે સાંજના સાડા ચારથી સાડા અને રવિવારે સવારના સાડા નવથી બાર પૂજ્ય દાદાજી અને આપતો સત્સંગ ખંભાત મુકામે રહેશે અને ખંભાત મુકામે જગ્યા છે રાજપૂતની વાડી પીઠ બજાર ખંભાત આ જગ્યાએ આવી રીતના કાર્યક્રમ રાખ્યો છે આપણી બરોડા ખાતેની શનિવારની રેગ્યુલર પ્રાતવિધિ મહાત્મા રાજ ત્યાં ડોન બોસ્કો સ્કૂલની સામે મકરપુરા ખાતે રહેશે અને રવિવારે સાંજના પાંચથી સાત ચંદીરામ શાહનીના પુણ્યતિથિ નિમિત્તે શાહની પરિવાર તરફથી બે કલાકની સ્વરૂપ કીર્તન ભક્તિ કેલનપુરી મુકામે રાખવામાં આવી છે અને આજના દિવસના પ્રસાદીના નિમંત્રકનો ફેમિલી છે પિંકીબેન પંકજભાઈ શાહ હૈદરાબાદથી આવ્યા છે એમના દીકરા પાર્થના જન્મદિવસ નિમિત્તે એમને આજના કાર્યક્રમની નિમંત્રક તરીકે સહયોગી બન્યા છે જય સચિદાન જય સચિદાન દાદા ભગવાનના સિંહ જય જય દાદા ભગવાન ના જય જય દા ભગવાન ના અસીમ જય જય કાર હોદા ભગવાન ના અસીમ જય જય કાર હો ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જય કાર હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાન ના અસિમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જય કાર હો દા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 દા ભગવાન ના અસીમ જય જ હો દા ભ ભગવાન ના લે અસીમ જય જયકાર હો હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિિમ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 કાર હો દા ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભગવાનનાસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જય હો દાદા ભગવાનના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 અસીમ જય જય દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભ અસીમ જય જય કાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દા ભગવાન અસીમ જય જય કાર દાદા ભગવાનનાસી જય જય હો દાદા ભગવાન ના